કોઈ પણ માણસ થી કોઈ પણ કાર્ય આજે દેખાય છે કાર્ય કોઈ પણ માણસ કરી શકે એમ છે નહી આ તો લોકો ક્રાંતિ માને છે હું કરું છું માનસ જેટલું કઈ પણ કરી શરી શકતી નથી રાજા પુણ્ય આવે છે ત્યારે પોતાના ધારા પ્રમાણ થાય છે અને પાપનો ઉપયોગ થાય ત્યારે પોતાના ધારા પ્રમાણ ના થાય પુણ્ય આવે તો ધારા પ્રમાણ થાય ત્યારે આમ ફૂલે અને પાપ આવે ત્યારે ભગવાન મારું ગારું કે ભગવાન તમને કમાયો ત્યારે હું કમાયો કેતો અને ખોટી ગયો ભગવાન ગાલી ગયા છે કેમ ના ગે તો સાહેબ હું તગવાન ને આરોપ આવી રહ્યા છે એટલા શરૂઆત થઈ છે ને એ તો રંગ ને તો ગરબા રહેવાનું સાધન ના હોય મી પડતું હોય શું હોય આ દેશ ને જોયેલો ગેલો તમારો જોયેલો તર જોયેલો હા એ જોયું ઘરમાં જમવા બેઠા હોય ને તો વહેર પાણી પડતું હોય ઘર તો મોટા મોટા હોય ખા લાબા લાબા હા તો આ ધર્મ બેઠો ને ત્યાં પૂર્ણ ભરી આપડી જોયું ને અને હજુ ધર્મ વચ્ચે અજય જોવા જેવું છે એક વીસ વર્ષ ની મને સ્થિર કરવાનો પેલો માર્ગ શું શું તેનું પેલો માર્ગ મનને સ્થિર કરવાનું પેલું પગથ શું શું પાંચ કલાકો કરી બનાવી ને આપ્યું છે શું કે કાર્યવાહી ચાલે એનાથી વિચાર ચાલે એમ જે આંખે જોઈ અને જે સ્પષ્ટ દેખાય સમજે બધા તમે પોતે જ કેશો બધા સમજે બધા મને સ્થિર કરવું હોય ને તો બેંક માં રૂપિયા કે નોટો પછી બેંક આપે દસ હાજર થાય જ ના થાય થાય જ ના થાય છે બગડે ઉલટી વધારે બગડે લોટ કરે તો છોકરો આવે એકદમ એકાગ્ર થઈ જાય લક્ષ્મી માં પ્રીતિ છે જો આ પ્રીતિ હોય તો મને સ્થિર થાય ને એને લક્ષ્મી માં પ્રીતિ છે તો આ થાય છે ભગવાન પ્રીતિ નથી એટલે સામાન્ય રીતે સંપત્તિ ધન સંપત્તિ લક્ષ્મી સાથે લક્ષ્મી વિષ્ણુ હોય વિષ્ણુ જેવું હૃદય માનસા નો અને માતા તરીકે જ ઉપયોગ અત્યારે જે પૈસા નો ઉપયોગ થાય છે જે વૈભવ બજાર એ ધન સંપત્તિ તરીકે જે જ વાપરે છે અત્યારે તો આચાર્ય અત્યારે જે લક્ષ્મી છે અત્યારે જે લક્ષ્મી છે એ સાચી નથી સાચી લક્ષ્મી આગળ વિષ્ણુ ભગવાન હોય ત્યાં આગળ સાચી લક્ષ્મી હોય લક્ષ્મી તો બધી દૂરધાણી માં વપરાય રહી છે આ લક્ષ્મી જે દૂરધાણી વપરાય છે એનું પૂન છે તે દૂરધાણી વાળું કહી રહ્યા હતા પૂન બાપાનું કૃતિ પૂન હતું તેથી આવું ફળ આવ્યું હવે નવું પૂન સારું બંધાર છે એનું ફળ સારું આવ્યું એક રૂપિયા કેટલી બધા હોય અને અત્યારે સો રૂપિયા હોય તો કોઈ આપી દઉં દવાઈ કરું દાદા ભગવાન ના કોણ છે ડાબુ પડે છે ડાબનારો કોણ અનુભવનારો કોણ આપડે કેમ આ જવું છે ઉતાવળ છે ઉતાવળ છે એટલે જનાર પણ ઉતાવળ પડે તે રજૂ દિવસ આવક વધ એવું નહી એ ના હોય પછી ભોગવ્યું કેવાય પછી ના હોય પછી આ કદાચ ગયા છે ભાઈ ગયા તો પચાસ ધંધા ડાક્ટર સ્વામી રહી મેડો વસ્તુ જે આહાર તાત્વિકતા નથી એ આહારનો મેડો થાય શું થાય થાય જે આહારમાં તાત્કતા ન હોય યા નો સુફાયા કરી મયડો તે આ લક્ષ્મીની તાકલિક દા નથી મયડો એવો થવાનો છે તે મયડો ક્યાંક જતો શું કે એ મુઠીલી ઈ તો આવી જ છે એટલે ગયો તો મયડો થળ રહ્યો નહી કે આ અંતજ દે પરસ લગાણ કળ લે દેરે હે હા બોલ દે ભાગે જ જા તો ઘરે ઉપડી પડી ગઈ લોકો ના આપ્યા કરે થાય ન્યાય નિરંતર ન્યાય ગમે તે સ્થિતિમાં તમારે ન્યાય તો સમજો તો એક્ઝેક્ટ કુદરત નો ન્યાય છે ભગવાન ન્યાયથી થતી ભગવાન ભગવાન ન્યાય કરે ભગવાન ભગવાન પ્રકાશ અને તમારી જવાબદારી પર કરવાનું ખાબર હોલ એન્ડિકલ વી આર હોલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ વી આર હોલ પ્રોજેક્ટ ઓફ દિક પ્રોજેક્ટ શું ભગવાન કરે ના કરે ગુનો ગુનો પોતે આ સુરતી એવું બોલે અને ખોટ કીધે ભગવાને ખોટગાલી કે કમાયો શું કમાયો ભગવાન ખોટગાલી ભલે કે ના બોલે હવે આ બધા જગા એ ખોરું છું તો અહી સુરત માં આવું હૃદય કુંવાર મને જ્ઞાન તે થયેલું આ થયેલું છે હું શું થયેલું અરે ડેરાસર ને એ બધું થાય છે એવો હતો કે આ રોજ ગરતી કરવાનો હતો ઠીક થઈ ગયો પણ સાચી વાત હોય આ તો ડાય લો થાય છે આ લોટ ધરે છે પાછા સુક્યા પડે જાય દેખાય જ ના દેખા સ્વામિયો હોય તો દેખાય ના દેખારે અને એ દુખ્યો હોય એ અહિયાં રૂપિયા લેવા આવ્યો હોય કે થોડી પડવાની હોય કઈ ઉપાધિ હોય કે આપડે દુઃખ થાય ઉત્તર તાર પાસે આ લોકો ભીખારી લોકો ઘરે લાગે ભીખારો બીજા ભીખારો પાસે આપે જે માલદાર છે એટલે ડબ્બામાં શું કરે માણસ ડબ્બામાં પૂરેલો માણસ શું કરે બાકી સર બધા ઠીક છે કાઠિયાવાની જઈ કચ્છની હોય ને જો સારું ભૂસું મળી ગયું હોય ને તો રાતે જ્યાં ગયો તમે કામ કરો આને કરે શું કરું આટલું ભૂસું મળી રૂપિયા એકાઉન્ટ નથી આવી ભૂસું મને કાઢી પેલી બાકી રાંખવાયલી મન શું દપ થઈ જાય તોડી ગયો જેટલા જેટલા જીવ છે ને એ બધા ના જે જ્ઞાન છે એ એક આત્મા નું એ બધું જ્ઞાન છે પણ આ પ્રગટ થવું જોઈએ પૂછ્યું એટલે લખીડા તો નાટક કરે જ્યાં આવરણ ફૂટું તો નિરાવરણ થાય તો બધું જ્ઞાન હા અમે બધું જ્ઞાન અમને તમે હમી જાય કે આ જ્ઞાન પદ અત્યારે જ્યાંથી નિરાવરણ થયું તો અમને ખબર પડી જાય કારણ કે અમારે ઘણો ખરો નિરાવરણ થઈ ગયેલો હોય દેખાય ખરું આવરણ પણ નિરાવરણ થયેલો ટાઈટલ નહી પાડું ચિતર કે કોણ બોલે છે આપણી સાથે હા એ હું તમને સમજાવું આત્માનામાં આત્માના જે ચેતન છે ને એના ગુણધર્મ અવાજ નથી સાઉનો અને પેલો અરૂચિ છે એમાં સાઉન નો ગુણ નથી આપડા લોકો આત્મા બધી છે સર્જન ને આ કાણ બોલે છે કહી દઉં તમે આ ઓરિઝન ચેકર બોલે છે સાયન્ટિસ્ટ અમેરિકા ના સમજી શક્યા એક વાતો તમને આ સમજાવવા માટે ઘણો રૂપિયા સમજાય છે કઈ બધું બીજા વાતો હા આજે જેટલી વાત છે આ દુનિયામાં પહેલી વખત એવી જગ્યા હોય આપડે કઈ બોલે પહેલી વખત શાસ્ત્રો કયું